એ આવો આવો મારા નાના મોટા અરે વા ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા દ્રષ્ટિ અને પરિબેન વાર્તા સાંભળે છે આ હા હા હા હા હા એની સાથે એની ભાઈ બનપણી અને બધા વાર્તા સાંભળે છે ક્રિસ્પા વાર્તા સાંભળે છે ઓહો હો કેટલા બધા ભટુરિયા આવી ગયા છે ભાઈ સાંભળો સાંભળો નામ છે મજેદાર કુકડો એક તો કુકડો એ તો બહુ મજેદાર હો હંમેશા મજામાં રે આનંદમાં રે એની કલગી તો એવી સરસ એવી સરસ કે વાત ન પૂછો આ કુકડા ને રંગબેરંગી પીછા અનેકડે કુક કરે આ કુકડો એક ડોસી ઘરે રે અને ડોસી ના ઘર માં એક ડાઘયો કૂતરો અને ગાય પણ એની સાથે રે હો चार भाई साथे रेन, साथे मोज बजा करे, एक एक दिवस छे हो भाई। एक दिवस नी छे ना घर पासे कुकड़ो पास कुड़ो हर ने, फरत एक आवी शु जंगल बाती। शिकारी शु અને કુકડા જોઈને એને તો કુકડા ને મોમાં ઉઠાવી લઈ જવાનો વિચાર આવ્યો ને કેવી પડશે એને એક વિચાર કર્યો અને કહ્યું ઓ કુકડા ભાઈ ઓ કુકડા ભાઈ આજે મને તમારા પપ્પા ખુબ યાદ આવે છે તમારા પપ્પા તમને કદાચ તમારા પપ્પાનો એ વારસો મળ્યો હશે હે તમે સરસ ગાતા હશો જરા સંભળાવો જાઉં આહા હા હા હા કેવું સરસ ગાતા તમારા પપ્પા એક પગ ઊંચો કરી પછી જેવી આંખ મીચી ને ઊંચો થઈ ને કુકડે એમ કરવા ગયો કે શિયાળે પોતાના મોઢામાં દબાવી લીધો આ કુકડા અને ભાગ્યો જી દોડી કુતરો વાહ કુકડા ને બચાવવા ડોસી દોડી ગાય દોડી કૂતરોય દોડ્યો કુકડા ને થયું बचवाक उपाय करव पड़ से कूतरा ने गाय कही दो के जंगल मारू राज चले मिया राज, राज वरी जाओ एवं कही दो શિયાળ કાકા જંગલની ની હદ આવી ગઈ શિયાળા પોતાનો જીવ લઈને ડોસી તરફ ભાઈ ગયો શિયાળ ને છૂટી લાકડી મારી તડા મૂકી આવ્યા શિયાળ ને શિયાળે તો પોતાનો જીવ લઈને ભાગ્યું છે અને આખ નીચી ને ઉભારો તો કાકો લઈ જાય તમારો અરે કોઈ ના ફૂલા ફૂલી ના જવાય કોઈ ના ચડાયવા ચડી ના જવાય આપણે જે કરતા હોય એ કરીએ અને કુકડા ને તો પછી તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવીને ક્રિષ્પા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો